તારી જોડે તો બોલેતા પરમાત્મા કઈ નો થઈ ગયા આ કોણ બોલે સર બોલે છે કારણ કે ભગવાન નો ચેતન માં અવાજ નામનો ગુણ જ નથી એ છે તે જડ નો ગુણ છે કેવો આપડાખ લોકો આત્માનો વાત હોય ગાડી નું ગાડી નું આત્મા જળ નો ગુણ છે જળ ના પરમાણુ ઘટાય છે વાદમાં હું કરે સમય ને આત્મા ભૂલ નથી લોકો ભગવાન બોલ્યા ભગવાન બોલ્યા છે એ બોલે આવે છે ભગવાન બોલો છો બીજું જડ બોલે છે એવું હા આ જડ બોલે છે આપડે બોલો તો તમે બોલો છો તે કરશે પણ તમે પાસે હું બોલ્યો મોટા બોલલા વાળા મી બોલલા કે બોલલા વાળા પછી આપડે કેમ આવું બોલ્યા ખોટું આવું બોલ્યા હું શું કરું બોલી દઉં કે બોલે બોલી જાય એવું કે તું બોલવું કે બોલી જોઈ બે ભાગે આ બધા વકીલો બોલી રીતે એ સમજાવો આ અંદર ટેપ ને સમજણ થઈ ટેપ બનાવી ચાર પાર આવે પણ આ શું કે વાસ્તિક દરેક ચીજ નું આશ્ચર્ય જ લાગે કે આ પાછું નવું નીકળ્યું હોય તો કારણ પૂર્વ વાત હોય કેવી હોય પૂર્વે ક્યારેય પણ હોબેણ ના હોય વાંચી ના હોય ના હોય પરંપરાવાળી નહીં કામ નહી તો તે લાડ્યા ખા નહીં હિમાલયમાં અનંતવતાર ભટકે તો એ આત્મા જળે નહીં એવું નહીં એકવારમાં જાય નહીં અહીંયા આગળ ભીડ ના ગમતી હોય ને બહેરા ઝુંપડી બનાવીને એક ધૂણી બનાવે આકડા સગાયા સગાયા કરે ટાળી જાય ને શું કરે બાર એક ગુલાબનો છોડ રોપે એક તુલસી નો છોડ રોપે ઘેર એક બાબો ત્રણ ઘંટાતા હતા અહીંયા આગળ દસ ઘંટ કર્યા તુલસી રોટી ગુલાબ રોપ્યો એ શું કટાઘંટાતા હતા ત્યાં દસ નવા ઘંટ ઉભા કર્યા તુલસી રોટી ગુલાબ નો છોડ્યો ત્યાં આવડું આવડું થયું પાણી વાણી પીને બિડી રાખશે હું આ ઘેર ઘરે લંગર મૂકીને અહીંયા અંદર લંગર વગાડે એટલે જોવા જાય તો લંગર તો વાટી મન થાય ને એટલે લંગર ઉભું કરે એટલે ભીડમાં એકાંતીડમાં એકાંતીડમાં એકાંતિ રોકે પછી પાછળ કાપી જાય ને ત્યાં પછી બિલાડી બોલાવે શિવ ઉદાડે પણ મન છે ઊભું કરે ધંધાળું ઢી ગયે જો અમે મનનાથ સ્વામી થઈ બેઠા જ છે મન અમારી પર ખુશ ચી તો આમ જોયા જ કરે સીત જેમ બોલીએ છીએ ને હા પામા કરે ને એ રીતે કરે આમ વાળી બોલીએ ને એમ તો અમે નાખુશ કરીએ ને કોઈ ને સાહેબ આ ખોટું છે કોઈને ખોટું છે નહી કોઈ તમે તો કહો બધા મારી હા હારણ નથી ભાઈ આ જેઠવાની હારણ નથી પછી સુખી થાય ઘરમાં માણસ વગો થાય તું જ કે થાય વગો કે લોકો એ ના હોય તારે હોય એ હોય ત્યારે ના ઓછું ભગવ પણ આપણા દેશમાં તો એ જ ધંધો આખો તારો પણ જો એવી નઈ નહિ ઇન્ટરેસ્ટિંગ બાબા છે બે બાબોલ દેવી ના હોય કોક જારી હોય કે બધા ના હોય બિલાડી નું હોય ના ભાઈ બિલાડી બિલાડી હોય કુતરા ને ગધેડા ને બધાને હા ને બાબા પાછા ઉપર ની પડે ને હું ગેલું છે બેબી નથી મારે એક બાબો ને બેબી હતો ત્યાં આયા થોડા મહેમાન ગયા પાછું આવે તારે ખરાબ જાય જાય ત્યારે ખવડાવ આવું કરતું આવું કર્યા મેમન બે નથી હું મોક્ષ ને શીખવા મારી આલું કાલે હોય તો નાખી દેવાય નથી આપડે ના ભાઈ તો આ બાધા રાખી નથી આતો નથી કૂતરાના અવતારમાં છે અવતારમાં ગયા તો આ બાબા બે જણ આવ્યો એ મારવાડી છે નોકર લઈને આવ્યા નોકર બે ત્રણ ગોટલો મૂકી લેલો બોટલા મૂકાવી પછી મને કહે સાંભ મેં દર્શન કરીને ગુવાયા કે ડબા ફૂલ ની પોંખડી મેના સેજ લાવેલો બધા જ પછી મેં કહ્યું તને લીટ આવે છે મને જોડવા આપડા બાઈ હડ અહીં ક્યાં આવે મને હું પણ જોડાયું તું અહીં ચોપડાય ખબર આવે દયા માથે લાશ આપવાનું એક માણસ ને ચોખ્ખો રવા દેવો ચાલ પાસે પડ્યા દુનિયામાં એક માણસ ને ચોખ્ખો રવા દેવો સગન પ્યોર મહાસ્ત જને કઈવા નિયમ કોઈ ચીજ ખપતી નપે હવે انا ધમનનો અધિપતિ થઈ બેઠેલો છે તેને શું આહુર સ્યુતવાર જોઈએ છે કો કુતને કદી ઇતની મટ્ટી ઓર એક ગ્રામ મટ્ટી એટલે આદમી રોજ મટ્ટી કાંગન મટ્ટી એટલે શું નોક કેમ એ કયા અવતારમાં નથી મટ્ટતી અહીંયા અવસ્તાર ગોખલાય ગયા જોડા કૂતરા ગયો ઊંડા જોવા કંટાળો નહીં કોને અત્યારે વાર તો બહુ હેરાન કરતી ચાલે આ સામાન લઈ જાય ગયા અત્યારે ઓરત લાગે બધું કરી આપણે વાળું તો એ છે આપું તો છોકરું તે પછી બોલ ફાવશે નામદેરભાઈ ભક્ત થઈ ગયા જ્ઞાન આપ્યું છે આવ નહીં એવી ઈચ્છા પણ નહીં થાય કે શું મળવું આ તો લોકો શીખાય નું લડકા નહીં હોય તો તેના ક્યાં ફ્રાટ કરતે 25 સેકન્ડ આ લોકો પીસવાડે રહે ભઈ મને તી હેરા દરાવું માર દો દે જ સરિર આમ નાઓ બગાઓ નાઓ સબ સિરામ સબ સિરામ બગા ના ના નાપો ના નાપો કે છે બેન કે કે જ્ઞાન આપો તો એટલે જાણવા લાગી ને એટલે જ્ઞાન તન માગે બેન માગે છે હા એ નથી મારતી એમને હાલવાનો અનદી રેવકો tappanu એમને લેવો તો આપવાનું એમ તમારી થી આપો હા આપો શું નામ છે તમારું તમે નહિ તમારું નામ મનુભાઈ એ તો મેં જાણ્યું નામ તો દરેક લોકો ને પણ તને કોણ ભગવાન નામ ક્યારે ભગવાન થઈ ગયેલા ભગવાન થઈ ગયા મને ભગવાન થઈ ગયેલા ચાલે કેમ ના કાલે આજે સવારે જ ખબર આજે પડી સવારે ખબર જ પડી ને એ લા આ એક લાખડું આટલું હોય કઈ કોણ લે કોઈ ઘરે કાંઈ નામ શીખ અર્ધ અર્ધ ધક્ ના જોયે અમારે કૉ જો એટલે બે માંથી એક થવું પડે જવાબ સારી સારી છે ને બેલોલ મેલો ડાન્સોલેહોલે આપડે ગયેલા છે આટલી બધી મોકલી મન ની શાંતિ હોમોનિયમ વગર સેજ થઈ જાય બધી આત્મા નો આનંદ જાગ્યા પછી જયારે કાજુ ટાળું પડે ત્યારે આત્મા નો આનંદ જાગે ત્યાર પછી ઠંડક રહ્યા કરે કાળું પડી ગયું ને મને તો ખબર નહિ આ લોકો કહ્યું વરઘોડો કાઢવાનો અહીંથી વરઘોડો કાઢવાના બસ સિનેમા બાર નીકળ્યા કોને બધા હરકા બધા સિનેમા બારી કોને કેમ કરીને આ બધા કેમ ફેરફાર છે એવું કઈ ઘડવાયો છે આ બધાનો ફેરફાર રાખી છે કે ભૂલ નહીં ખાતું એનું શું પૂછ્યો બધા માણસો પણ ચેન્જ થાય છે મને કહે એવું કઈ કાન મેં કીચ બોલું છું તો બધા ટાઈમ સાંભળે નઈ હું સ્પીચ બોલતો મારી બહુ દેખરે એટલે એમાં સામાન્ય સરખું જ છે કેવું છે હા ભી માત્ર નો સ્પેસ જુદો જ હોય એને જુદો એટલે મોડી જુદું સ્પેસ ના આધારે મોડું સર જા <music beeping> સને ટિકટ ક્રિટ ક્યા પોલીસ મેન પોલીસ આપી દુનિયામાં સબલો ચિંતા કરતા દીધું કોને બના કયા પકડ લાખી સી દુનિયા બનાઈ બના ક્યા ઘણ ચકર મેં બનાવી દુનિયા કોને બિલ ગત નહી કૈસા જ્ઞાન વાસ્તવિક વાસ્તવિક જાનને કા કે લૌકિક જાનને કાઉ લોકિક નહીં જાહેરિક ભગવાન બના વાી તો આખી ફાયદા નહીં લોક વિચારક સત્વ વિચારક જો સમજને વાકે તો વાસ્તવિક મીડિયામાં લીધે થોડા થોડા કોઈ જગલ લે આદમી તો તરાશ કરતા ભગવાન ને બનાયા તો હમકુ અભી લે લે કું કે નામ તો ખરાબી કરતા બનાવી ગલત બાત લોકિંગ કે લી બરોબર છે લોકિંગમાં ક્યાં કરે એ ભગવાન તુસો કરેગા એ ભગવાન થયે તો by fact only scientific, evidence. Scientific, evidence. The world is the so, The પદલ કભી હો પદલ હૈ હર રોજ પદલ પદલ તો ક્યા હોતી ક્યા નામ હૈકાન્દ્ર દેવેન્દ્ર દેવેન્દ્રિ કરેક્ટે મોડ so, <laughs> જે માયાની સાથે છે એ જીવ અને જે માયાની કોણ છે એ શીવ આઈ વિથ માય વિથ જીવ આઈ વિધ હેવ માય નોટ બાઇ સ્કીંગ ભગવાન ભગવાન સ્પીકિંગ તો બોલેગા તો એ તીન હજાર કા ભગવાન તીન હજાર કાંમત હોય કોઈ સ્પીકિંગ ઓરિજનલ ટ્રેક થયું ઓરિજિનલ ઓરિજનલ ઓરિજિનલ થયું બાર કેરિજનલ ટ્રેક બાલ કરતી હૈ નાતા રસ્તા ક્યા બાજમાં અંદર કોણ બોલતા હૈરિજિનલ ઓરિજિનલ ઓરિજિનલ હા કે આપ બોલતા અગર આપતા બોલેગા હમને બોલામને બોલા બોલતા બોલતા આપને બોલે ક્યુ એ બોલા હમકુ અરે ભાઈ મે બોલને કા વિચાર નહીં બોલ ગયા હોય બોલા આપ બોલતા કે બોલતા બતા દો કોણ બોલતા સાંટિસ્ટી બાત કરતા બોલતા સમજમાં નહીં તો નહીં આ રહી તુ સમજમાં તુજ તો કેસ આયગા તો ગોજન વાળા જી ગોજમ ચે જ નહી તો આત્મા આત્મા આવે બોલે શ્રદ્ધા આ જી હોય અભિ પૂછો બા ભગવાન ક્યાં કરતા ભગવાન ક્યાં કરે ઇર કોઈ કામ કરતા આપણે હેલ્પ કરતા કભીર ના હોય તો ભગવાન ક્યા કરતા બાબતો બતા બતા બુદ્ધિ નહીં ભગવાન બુદ્ધિ નહી બુ બતાવે બતા બુસા કેમ ના દેખાડે ભગવાન બુદ્ધિવાળા બુદ્ધિ નહી બુદ્ધિ નહીં પર બુદ્ધિ નહી છે જો ભગવાન મેદા બી બુ બોલાતા બોલા ભગવાન એ ભગવાન ભગવાન આપતા ભગવાન હા હા આપ સકતા ભગવાન રામભાઈ ભગવાન તુર કોઈ દેખાઈ દેખાઈ દે હા આપી અંદર ભગવાન બેઠા બુદ્ધિ નહી પર ક્યાં તો જ્ઞાન જો કરો જ્ઞાન બુદ્ધિ નહી જ્ઞાન બુદ્ધિ લિમિટેડિમિટેડ બુિાન વોટ ઇઝ દ ડિફરન્સ બિટવીન ચેલેન્જ એન્ડ જ્ઞાન બુદ્ધિ ઇન્ડિરેક્ટ પ્રકાશ ઇનડિરેક્ટ પ્રકાશ બુદ્ધિ ડિરેક્ટ પ્રકાશ જ્ઞાન સમજવા પ્રકાશ કેસા હોતા મેં આપ પ્રકાશ અરીસા રખા હૈ ડિરેક્ટ બોલા જતા હરીસા કા પ્રકાશ રસોડે જતા રસોડે જાકિંગ રૂમમાં તો એ પ્રકાશ કાંસે આયા સૂર્ય કા ડિરેક્ટ પ્રકાશ નહીં પ્રકાશ સમજ આયા સમય બુદ્ધિ હૈ પ્રકાશૈર પ્રકાશ ને તો મા આત્મા કા પ્રકાશ થો પ્રકાશ ઝમ થ્રુ આતા હૈ બુદ્ધિ હૈ થ્રુ ઇગોઇઝમ સીધા પ્રકાશ પડતા ઇગોઇઝમ પે ઇગોઇઝ થ્રુ આતા હૈિરેક્ટ બુદ્ધિ હૈ હમ ઇગોઇઝમ નહીં હૈ તો ડિરેક્ટ પ્રકાશ મિલતા હૈ પસંદ ઇગોઇઝમ નહીં આપવગતિ ચે આપ દેવગતી કુખે આપી શુભ નિરંતર મોક મિલર કે જનક રાજા કોઈ ડામર કા રોડ હે હમ પ્લેન બેઠ કે પ્લેન થાયર કાઢ મટી ઘૂમતા ફાયદા થાય તો આયા રોડ થાય આખા દિન આજ ક્યા કામ એના માટે તમારી પાસે આવ્યો છું ઘરમાં પણ કામ કરે છે ભગવાન કરાવે હું શું કરું ભગવાન ક્યાં કરાવે બોલે ભગવાન ને ચોરી કરાયા હેલત બાણ સિગ્નેચર કરાતા ખબર મજૂર હાથ નહી કેસ સાં કરે પા કોઈ સંડાસ જાતા અમેરિકા મેં હાથ મેદાસ જાણે શક્તિ હાથ થી હમ કંદ હો દરે ભગવાન તો એ બોલતા ભગવાન કરાતા અચ્છા લોકો બોલા જતા ભગવાન ક્યાર આદમી કો બતાવદારી ભગવાન ભગવાન તો ભગવાન દેખા હૈસા ભગવાન દેખે કાઢ્યો બતાવ ભગવાન હા તો વર્લ્ડ મે it happened you are not saying it happened aapko kuch lagta hai that it happened ha huh? it happened and you are thinking that i held the that the boy when right goism you are not them as you are thinking i held this when you going સમજન ચો કુ નહી હજન ચલા ગયા તો દીધી ચલી જા તો એક આદમી બોલતા ક્યા નોન સેન્સ હો ગયા સેન્સ તો પછી બોલવાન્સ ચડી જતી હોય ફેસકુ બોલાયા જતા फुल सेंसली जो थी नॉनसेंस कहता है अब सेंसली देती है तू बोलता है नॉनसेंस तो फुल कंथा चला गया उनको नॉनसेंस नहीं बोला जाता है पता है थैंक्स लाइक बोला जाता है फिर सुन मित्र सेंसलेस सेंस सेंसलेस कहते हैं सेंसलेस हां હર કેટલા કબૂલ કરતા હૈ તો આપણે મોફ્તને ચિંતા વિના કરો કે થોડા દો દિવસ કરના બિલકુલ બિલકુલ નહીં આપણે માનતા હોય કે સાથ કરતા થોડા જાનતા સરસ ગુજરાતી <laughs> બેંક ખાલી કરી સચ્ચાઈ એટલું કોઈ જરૂર નહીં મારા જે પુસ્તક હે એ પુસ્તક નહીં હોત કે આપતા વાણી આપતા વાણી કિંમત હોતી અમૂલ્ય પ્રાઇઝી પુસ્તક ડાક્ટરને પૈસા ઉદાપ દા લાતા પુસ્તક સાપ દેતા ફ્રી ઓફ હમ ચે નહીં તો હમ ઘર કા કપડા અરે હમકુ જો ચીએ તો હમ દીખા આપી દીખા હમ તો દીખારી હમકુ લક્ષ્મી કી દીખ નહી હૈકી દીખ નહીં હૈના કી દીખ નહી હૈ મા અપમાન કી અપમાનકુ કોઈ હરકત નહીં મન કી દીખ નહી और कीर्ति के भी भीख नहीं कोई जग की भीख नहीं तो हमको यह पद मिला है और आपकी कितनी प्रकार की कि भीख है